ચિંતિત એટલે કોર્ટ ના પાસે ઝગડા મટાડવા હોય તો આપણે ગાળો દઈ ગયો છોડી દેવાનો અને આપડે કોઈને ગાળો દેવાય નહીં અને આપડે કોઈ દઈ ગયું હોય તેને છોડી દેવાનું નહીં તો પાછું આપણે દાવો મળીએ તો પછી આપણે પૂરું પડે કરીએ આપણે તો આ લખી પડે એટલે આપણે શું કહેવાનું આપણે હવેથી છૂટા થઈ જશે ગમતું નથી માટે આપણે રસ્તો કરવાનો કોઈને ચિંતિત માત્ર દુઃખ થાય તો કોઈ પણ જીવન મુક્ત થઈ શકે નહીં પછી સાધુ મહારાજનો શિષ્ય હોય એ ગમે તે હોય એકલા શિષ્ય શિષ્યને જ દુઃખ થતું હોય તો એ મહારાજને અટકી જ્ઞાન એ અહિંસક ભાવ છે કેવું છે જ્ઞાન એજ અહિંસક ભાવ દુઃખ દુઃખ દેવાની ઈચ્છા થતી નથી આવે તો દેવે એ ભાઈ જાય બોલ એટલે આપણા આટની વાત નથી કોઈ વાર દેવાઈ જાય આપણા આટની વાત નથી તો શું કરો પ્રતિગ્રહ મંડળ પ્રતિગ્રહ મંડળ એટલે એટલે વાત પ્રતિગ્રહણ કર્યું એટલે બસ સ્ક્વોટમાં કે નહી ચાલવાનો نکال ગય નાઈક બોલ શું કરો نکال દે એટલે તારી માફી માંગી લે ને કે નઈ કાઢ દે આ પ્રતિગ્રહણ કરવું પડે છે તમારે ઉગળ ઉગળ દે છે કતીરા કતીરા નથી કરવા પડે જેમ પડેલી હોય તેને પડેલી છે પ્રતિકમ નો જાય તમારે ગમે તેવું ગાળું બોલે જવાબ આપડે આપીએ જવાબ ગમે એટલો સુંદર હોય જાય પોલીસ વાળું ઓતરે નહીં જોઈએ તો ગમે તે ધારે તો વેર રાખે તો લાખ રૂપિયા મોકલવા બાજુ એમ કે શું આગું બાજુ અને કયું કહેતો આપણે પણ કયું દેખાતું જ